શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હાજર ચાલીસ ના વૈશાખ સુધી એકાદશી તારીખ ચોર્યાસી સૌમુ વચન અમૃતમ શરૂ હરિ કૃષ્ણ રાતી પહેરી હતી તથા માથે ધોળો ભેટો બાંધ્યો હતો ને બીજે ધોળે ભેટે કરીને બોકાની વાળી હતી મેખારમહાંસ પ્રશ્ન ઉત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જેને વાસના ખુટિત ના થઈ હોય ને જેને વાસના ખુટિત થઈ ગઈ હોય અને જેને વાસના નિર્મૂલ થઈ ગઈ હોય તેના શા લક્ષણો છે વાસણા ને વાસણા હવે આ પ્રશ્ન અને ભગવાન કેવા વેશ માં બેઠા હતા એ બે નેતેજ મારા જેવું જરૂર હતું એમ તો ન સમજ્યા તમે ખેડૂત ના જેવો વેરી બેઠા હતા એવા જ પછાચી વર્ણન આવ્યું અને પ્રશ્ન આવ્યો છે વાસના કુઠિત ન થઈ હોય કુઠિત થઈ હોય અને નિર્મૂળ થઈ હોય ત્રણ વાણ પ્રકાર વાસના વસ્તુ બધા હવે એના આપડે વિચાર તો કરવા પડે ને હા નિર્મૂલ શું કેવાય શું કહેવાય પેલા તો વાસના ખબર નથી એટલા બધા બેઠા થઈ ને હા આવું ને ન દેખાય એવી શેડિયું ફૂટે છે આ બગા અનુભવે એક આવડા સાધુ ને કઈ નથી સંસાર વ્યવહાર કરો ને તો અહીંયા બેઠા તો કઈક કઈક કાર્ય સંકલ્પ કરતા જશે કોઈ આસન નો કોઈ ખાવા કોઈ આવ કરવાનો પણ કાંઈક કાંઈક કાંઈક કઈક લો છ કરતા હોય એ અંદર થી ઘડિયાળ દવડી પડતી જ નથી ચાવી દીધી ને એને ચાવી દેવી પડતી જ ને અખંડ આજ કરે એનો અલગ ઠીર થઈ જતી આલુ અલગ તો ક્યારેક ઠીર થઈ જાય આમાં કોઈ નું ઠીર થાય આની ચાવી ખૂટી જાય ખૂટી જાય અને આની ખૂટી જ હતી દેવી પડતી નથી એટલી બધી અને હું હવે મેળે કૂદે મારું બરાબર હું એ મારું બરાબર કોઈ નું કોઈ ઓછું કહેતો નથી ગવાન ભજવા દેવાથી શરૂ થઈ તો આપડે ઠીક થઈ આગળ ની હોય ને એ અત્યાર ના ભાવ ની જગ્યા હોય જૂના ભાવ ની ભાવ જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન નો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ ત્યારે શ્રીજી મહારાજ બોલા ના થઈ હોય સામે જેવા ઉતર દઈએ પણ આપડા મારું ગજુ નહી એમ છે નીકળે તો અવની બુદ્ધિ પ્રમાણે પણ કરે કે ન કરે એની અંદાજ મને મનો માર ભાવવું જોઈએ એમ કે વાત હાલ દિવસ પીડા બધા એના કરતા હું ડાયો છું નથી કરી ક્યાંક જોયેલા ગામડા માં રાજાશાહી હતી ત્યારે ચોરે બેઠે બેસે નવરાત્રી થાય એટલે પછી અલગ મલગ ની વાત ક્યાંક યાદ આવી હોય એ વાત માંડે આ હમણાં સરકારે ફલાણો કાયદો કર્યો પણ મારા પૂરક હોય એના સમજણ બી છે એ કાયદો આમ કરવો જોઈએ કોણ છે ગામડા વાળા ઘરે બેઠા બેઠા સોરે બેઠા બેઠા એટલે ઉર્જા બુદ્ધિ વિને બુદ્ધિવાળા ઓમને હાલતું જોઈ એનો એમાં મુખ્ય માર્ગ નું કોઈ અધૂર બન્યું બરાબર બોલો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન નો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલા જેની વાસના કું થઈ હોય જેની ઇન્દ્રિયો ની વૃત્તિ વિષય માં વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષય માં તત્કાળ પ્રવેશ કરે નહીં તત્કાળ વાર લાગે પણ અને કદાચિત વૃય માં પ્રવેશ કરી જાય તો તાજે તાજા હોય ને ધ્યાન લગી રે તમને કઈ બધા અનુભવ નથી અમને અનુભવ છે આગળ તમને ભણવા બહાર મોકલ્યા હોય ને તો તરત જ અમને દેખાય હવે વિષય તો તમારો નથી સ્વામી નારાયણ ભલતી રીતે રહ્યો અને અહિયાં રોકાણો હોય ત્યાં લગી દાયો તરીકે હોય પછી એમ જાણે કે બધા મૂર્ખ માં રાણા પેલાથી ડાયા તો આપડા જ થઈ ગયા પછી ભાવું પોતા એ કાલ અમને માટે મેં દેખી છો ધોરા જેમ એ ચેલો એનો ભણવા ગયો છે ને એ આવ્યો તરફ ને એનું ઓલવ હાલવો ને ચાલવું એ બહુ દાપણ થયું હોય અને આ બધા ના માનતા હોય બધા મૂર્ખ તમે ભણતા પમને ખબર જોઈ બધે તરત જ વયો જાય ક્યાં નો ક્યાંય તો ઉડી જાય તે હાથ માં આવે ને હાથ માં આવે બધ ન જાણી શકાય અને જેને વાતના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રત ને વિશે સુધી વિષય નો અભાવ વર્તે વિષય નો અભાવ વર્તે એટલે આંભરે તો નહી પણ એ તો સ્થંભિત થઈ ગયું કે ભાઈ અભાવ કેશ્ન એટલો જ છે હું આમ કુંઠી તો નથી દેવું આ તો એક દ્રષ્ટાંત આપે છે અને સુસુપ્તિ ની બેઠે રહેતો હોય એ નિર્મૂળ થઈ હોય ત્યારે સમજ્યા હજી આયા નો કરો મને શું જો સિવાય જાગ્રત માં તો બધું દેખાય છે હંડાય છે અનુભવાય છે પણ એમાં મનુભાઈ જોરાત ની પરીક્ષા ની ઊંચા માં ઊંચી વાત કરે આપડે અમે બેઠા છે સમજે અરવજીભાઈ સમજે સુશુક્તિ ને બેઠે છે બરોબર વાત કરે એને યાદ જ નહીં આપડે કામ નહીં એટલે આપડે પડે એમાં પ્રવેશ કરે એમાં પ્રવેશ જ ન કરે પ્રવેશ પ્રવેશ જ ન કરેલું ભગવાન ના ઘર ને તમે સિદ્ધાંત ઊંચામાં ઊંચી વાત કરીએ જીવ કાઢો એમ કે છે સ્વામી બોલ્યો શો એટલે એટલું એક થી પ્રવેશ કરે જ નહીં એટલે આ ભાગમાં એને સુશુદ્ધિ ઉંમર છે અને એમાં મોખી રેખું હોય એવી આપણને ખબર ન પડે તો નિરાંત કરી જાય એટલે ઘોર ઊંધી થાયર ઊંધમાં જ વજો વધારે એવું પ્રાણી માત્ર નું એમાં ખેંચાણ થાય ગામડા માં આગળ હું ફરતો હું આમ મનમાં આમરેલું થાય લગ્ન તરફ જાગ્રત અવસ્થા છે ભગવાન ના ભગત ને ભગવાન સવિકલ્પન ઊંચી જાત ની વાતો કરો ને લે કઈ સાધુ મુકમ ના લે એ તમારી ખેતી છે આવડા ન કરો તો આવે પણ તમે ન કરો અને તમે ડાપણ કરો કે આવો આ છે ના આવો છે ના આવો તો તમે જગત માં જીવડાવત છો તો આ વાત કરતા હોય વાત કર્યા આ જીવન નિર્વકલ્પ ની વાતો કરતા હશો ને હવે ઓલી તમે ખેતી કરતા હતા એ વાતો કર્યા કરો મારો તારો ના આમ કર્યો ને આવડે આને આમ કર્યું વિષ્ટા નથી છૂટતા પણ એ હોય વિષ્ટા તૂટે આ દ્રષ્ટાંતર બરાબર જાય તો માની લેજો કેમ કે ભાઈ ખોટું બોલું બરાબર કઈ આ કોઈ ને ફજત કરવાની ઈચ્છા થી નથી કરતો પણ એટલી જડતા માં માણસ માત્ર દાખલ પડ્યું છે કે આપણે કે રસ્તે ચાલ્યા છે અને શું કરીએ છીએ એ ખબર પડતી જ નથી વિષ્ટા ચૂંટવાની જ વાત હાથ આવેલી કાંઈ ન આજે એની બહુ યાદ રહે અને એને હાકી કહેવાની વાત વાત મને કરવા કે હું પ્રથમ ના વર્ષ માં આવ્યો હતો ને પછી આવો થયો હવે આટલો વધ્યો છું ને આટલું વધવું છે થોડી દ્રઢતા થાય એ દ્રઢતા તો જ દ્રઢતા થાય નથી તો દેશ અને દેશ ગોંડલ ગોંડલ આવે ના આવે જાય કરો ને એવું ગામડા નું વાતું કરી દો નિશાન ભરી જાય તમે ગઈ નહીં તમારે તમે આટલી વાતો કરો છો ને એમાં કઈ આસર નથી થાય કે મારી શું હશે આગળ વધતો જ નથી આવડે હરિભગત કેવાય ગામડા ના લ્યો બધાય અરે શિયાળ માં બેઠા હોય તો શું શું એ સ્થિતિ કોઈ હાલવા પ્રયત્ન કરે આ માં તો દઈ ગયા પાંચ પાલિક હલો પણ મારું સ્વરૂપ બજ્યું ત્યાં બી અક્ષર દમ મળશે પૈસા વાળો કરી લાખ રૂપિયા દઈ જાય એટલે અક્ષર દમ મળશે એમ કે બદલા વિના કઈ હાથમાં આવતું ને શું ભાઈ બોલો આત્મ નિષ્ઠા રૂપ એવું છે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય રૂપ એવા જે પદાર્થ માત્ર તેને અનાશક્તિ રૂપ એવો છે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિત રૂપ જે ધર્મ મહાત્મે સહિત એવી જે ભગવાન ની ભરતી એ ચાર વાપૂર્ણ હોય એને વાગના નિર્મૂલ થઈ જાય છે પ્રાથમિક શરત ઈ છે આ ચાર ની શરત છે પ્રાથમિકતા પ્રાથમિક આનંદ માં એનો બાપે આનંદ માં એની માં આનંદ માં ચાર છોકરા થઈ ગયા સૌ મકાન કટ દીધા સૌ નથી થતી અને વેપારી નોખો નોખો એવી વાત કરે છે અમારે વજમાં સાધુ અને વાતો ઉગડી હતી અમદાવાદનું થયું કેડું જ ખબર કુલ્યો પ્રેમ પ્રકાશ પછી માધુ બિંદા જુઓ આવડા જૂના છે ખાના હોય એને એ રીતે હોય એને એ રીતે હોય એટલે એટલે બંધ જાય બંધ થઈ જાય આવના મિલકત કોક વેચણી કોક કરેલા જોઈ એમ કરે મેઠ બોલો અને ત્યારમાં જેટલી ન્યૂનતા રહે છે તે નિર્મૂળ થતી નથી આપડે કેમ કરશું આવડા નું ઠીક સિદ્ધ ન બને કોઈ પણ વાત એવી જોઈએ એ માર્ગ હાલવું છે જેટલું ચલાય એટલું ચાલવું ભગવાન બળ આપશે એટલે થકશુ નઈ પછી શ્રીજી મહારાજ બોલે છે એમાં એક એવું ક્યુ મોટું ક્યુ સાધન છે રસ્તો કાઢી દે આનંદ છે गुण सर्वे एवं एक साधन क्यों क्यों प्रश्न ना उत्तर परमांस वर्गे थोड़ा नहीं પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર ગયો છે ભગવાન નું મહાત્મ જેમ કપિલ દેવજી એ દેવમૂતિ વાતો એમ સૂર્યસ્તપતિ મતભયાત એવી રીતે અનંત પ્રકાર મહાત્મે સહિત એવી જે ભગવાન ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે કઈ કઠણ નથી હો પણ એ ભક્તિ આવું કપિલ દેવ ભગવાન પછી વર્ષો દહ ત્યાગની મૃત્યુ મૃત્યુ શું એમાં હમ બધા એ તત્વો કામ કરે છે ઈ તત્વ છે એ મને મળ્યા એવા ભગવાન છે એવું એના મનમાં બરાબર બેસી જાય તમારું બોલવું પણ એને આમ એવાય એકદમ સ્ટીમ લાગી જાય છે કોની દ્રષ્ટિ પામી ને વાય ન અથવા ક્યાંથી આવે છે ક્યાં જાય છે એનું મૂળું કોઈ ખોદ્યું શોધું એલા નાના સાધુઓ તો બોલો ક્યાંથી પવન આવે ન હોય નરે કરે માણસો નગર તો કોઈ પણ વસ્તુ હોય ને એને વિચાર માં લેવી જોઈએ મતભરાતી વાતી વાતો એટલે આ પવન મારા ભાઈ થી વાય છે એટલે શું આજે કુદરત એમાં હજુ માં ભગવાન ને ઉડાડી મૂક્યા એના દસ ઉડા મૂક્યા પવનભા અથવા ઈ પવન એનાથી એવી રીતે તે પડી ગઈ છે મધભયાન એટલે શું મારી પીક થી દીક્ષન માં પવન ધ્રુવ છે થર થર ધ્રુવજ રચન મેન્દ્રિંદ્ર એને પવન બીક લાગે કે હું આમાં દાખલા રાખીશ તો મારું પવન પણ લઈ લેશે મદ ભયાત નીચલા અમલદારો ને યુટલા અમલદાર નો ભય લાગે છે એની ડાયરીઓ રાખે છેવડાવી આવડા બીક હોય કે ડાયરીમાં ક્યાંક મારું નામ ચડી જાય ને આ વાયુ વાયુ છે એ ભગવાન થી વાય છે એના સ્વભાવ થી વાતો નથી તપે છે સરખો ચાલે છે એ થર થર ધ્રુજે છે ભગવાન કોચવાય માટે મારા કાર્યમાં મારે ભૂલ પડવા દેવી નહી એનો એને ખટકો રહે તમે સાધુ ઓતા હો ત્યાં તમને આ સેવા ઈ સેવામાં ખામી રેસે તો ગુરુ કોચવાશે સંસ્થા ને હાનિ થશે અને ભગવાન કોચવાશે તો એ ધરો ધ્રુવ પણ તમે હું ગોઠવો ખબર એટલું બધું અમે કરીએ એમ બોલે મતભયાદ વાળી વાતો પૂજા ખરેખર ધ્રુજ એ મારે આની આજના માં ક્યાંય વિઘ્ન પડે નઈ વિઘ્ન આવે ને આજનામાં પણ ઇવડાય એમ ના બોલે આપણે શું કહ્યું કે મારા કામ ની કિંમત નથી મારા કામ આમ છે લે આમ જાણે કારણ કે તમારી ઉપર તમે તમારા કાર્ય બોજ ઉપાડ્યો એટલે વહન ક્યાંથી થાય મૂંઝવણી માં અજ્ઞાન છે ને એ માથે ઉપાડી ને ફરે છે ભાઈ શેષ્ટ નારાયણ એના ફલા ઉપરા મુંડિયો છે ને ભાગતું હશે હા જેટલા જગત માં માનવી માત્ર છે હવે હવે ભારે હારે છે એટલે મારે મારું ઉપર બરાબર છે સૌ સૌને ભારે હાલે હું ડાયો છું છે ને બાર હું બરાબર છું એટલે એને ભાર એટલે એના ઉપર લીધો આને આનો ઉપર લીધો લીધો એટલે મારે હું થઈ ગયો ભરો હું આવો થઈ ગયો કે આપડે બધા બહાર ઉપાડીએ પાછો છે નહી આપણી માતાડ પાછું આપડે ભાર ઉપડ્યો પડતો નથી ના ઘણી બધું અથડાય ત્યારે યાદ કરે એમ ગોન ભાઈ શું મનભલાત વાત એ વાત હોય એમ કે વાયુને હું અથડા મેળવી છે અખંડ એના ભય ને આંદર ધ્રુવન ઇન્દ્ર મોને યાદ ભાવે જો તમે સમાજ માં જો આપણે હજી નાના હોય મારા બહાર ઉપાડી લ્યો બોલો આ વેદની શ્રુતિઓ છે પણ એવા ભાવો માલિક પીડ્યા છે કોણ એના સમજાવે પંચમાં વર્ષ ત્યગ્નિ વર્ષ ત્યાગિ વર્ષો વર્ષ હવે વરસાદ વરસે છે એની બીક થી વરસે નાના છોકરા હોય બઉ બીક લાગે ભાઈ પામે પેશાબ કરી જાય જ ને બધા ભય માન ભયમાં જરા પેશાબ થઈ જાય છો એની ભગવાન મર્યાદા એ હાંડે ને બીક માં વરસે છે એમ વરસી જાય બાળ કરતો એને મહેનત કરવી પડે પણ ઉજા ના ભય થી આટલી બાળે છે અને મૃત્યુ ધારતી પંચમાં મૃત્યુ પેલું કે બીજું મરત્યુ હે હા તો ભૂલ થઈ મરતી મૃત્યુર ધાવતી પંચમા પંચમ માં ખબર છે તમારે કોણ ભણાવ્યું હોય મૃત્યુ પંચમુ કહેવાય ચાર સંખ્યા અને પાંચમી મૃત્યુ ની છે મૃત્યુ મૃત્યુ ધાવતી એટલે દોડે છે ધાવતી નોર્ક થાય નહીં ને દોડ્યા એટલે કેટલી ઠેકાણે એને જવું પડે છે એક જ વખતે છે બધા ને લાગુ બધાને લાગુ પડે મૃત્યુ ધાવતી આવે છે એમ શું કેવાય ધાવી પડે છે ને ધાવત લે હા તો મૃત્યુ થોડી પંચમહાલ પૃથ્વી જૂન્ય દરેક વસ્તુ શૂન્ય માં સમાઈ જાય શું દરેક વસ્તુ શૂન્યમાં સમાઈ જાય એટલે મૃત્યુ શૂન્ય માં મૂકી દે હોય જ નહીં ચાર માં અસ્તિત્વ છે પૃથ્વી છે અને આકાશમ છે એટલે માણસ માત્ર એટલે જીવ જીવ પ્રાણી માત્ર જેવો પંચમ વય જાય પંચમ પંચમ ભાવ એટલે શૂન્ય માં હતો જ નહીં ચાર જેમ આકાશ ની સાથે પૃથ્વી જાતે જ રહ્યું છે આ દેદું ભંગતા ને દેખાય એટલી બઉ મજા આવતી આ જુદી યાદ છે અને હવે જીજનાશા તરફ નથી દોડતા આવડો આમ ને આવડો આમ લે આમાં રોકાણ આવી આગળ વધે અને કા શું ખાવું થયું રાત્રે આ જિંદગી જવા દેશે આનંદ પ્રકાશ ના મહાત્મ્યા સહિત એવી ભગવાન ની ભક્તિ તંત્રી કહેવાય છે એને તો અત્યારે જ્ઞાન હોય ને હમને સમજાવવું પડે તમારે જોગુ સામે ન કહેવાય અરે પ્રસાદ નું નો કેવાય તમને પછી પાછા બે છે અમારું કેડ નહી અમારું આમ ને અમારું આમ ક્યાંથી આવેલું જાય કોઈ દે મને એ ત્યાં જવાય બોલવા એવી રીતે આનંદ પ્રકાર ના મહાત્મે ભગવાન ની ભક્તિ આનંદ પ્રકાર નાખો ને થોડાક તો છે ભગવાન નો આ પ્રકાર મહાત્મા બ્રહ્માંડ છે એટલી પણ ભગવાન ને એની કોઈ ગણતરી કરવી કે નથી એવા એક રાહા જ પડે છે એક તો એવો મુદ્દો સમજવો અને નારદ શણકાદી શુભ શિવ બ્રહ્મા એવા એવા મોટા છે ઈ જેના ચરણ ની માથે ચડાવે છે એવા મોટા ને પશુ થાય અને એમાં ભગવાને કેવી કળા કરે છે મોર જેવા પ્રાણી હોય એના ઈંડા માં ભગવાને ઓટોમેટિક એવા રંગ ગોળાય એવી ભગવાન ની અનંત કળા છે અને ભગવાને પણ આમાં કરો છો તો બસ તમારી દ્રઢી થાય ને ઉમ જાય પોતાની મિલકત કઈક મળી હોય કોક ને આપતા શીખવી જઈએ ના તો લો એવું કયું સાધન જ છે તો આ સાધન આવે તો એ બીજા આવે બરાબર એ છે ને સાધન પૂછવો માટે પોતાના કપટ ને જણાવે નહી એવા જાણ મુવી રીતે કરાય છે કહો કોઈ માણસ પોતે પોતાનું કઈ જાહેર કરે બીજાનું હોય તો વાવ લે ખરો પોતાનું હોય તો સંત નો ને ભગવાન નું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેને કરીને તે ઓળખાય બુદ્ધિ વાળો હોય એને પોતે ઢાંકતો હોય તો પણ બેઠક ઉઠે હોય પણ આપડે તો એના હરો ભાઈ હરો ક્યુ રહી બરાબર છે ના હાજી ના ચોરી ઉટારા ને સાથે ભાઈ બંધાઈ રાખતો હોય અને આપડે એને કહીએ કે આપડે ક્યાં ઓળખી આ શું કઈ છે જો નબળા ની પાસે ભાઈ બંધાઈ પણ એની પણ જોતો નથી ખુલા હું આસ ને બેઠો છું બે નહી પણ ઓળખાય જાય એની ક્રિયા એ મોઢા ઉપર ઓળખાય જાય જો અહીંયા કથા ચાલુ છે ને આમાં મારી આખી ફરતી હોય આને બંધ બેઠી આને નથી બેઠા તમે બધા જોવો છો તમે વાંચો પણ એ માય તો ખાઈ જાય માનતો હોય તો હું ડાયો છું પણ એટ આપણ ક્યાંથી હાલે એક સાધન છે આ સાધન છે ભગવાન માં એક ભક્તિ કઈ જાત ની તો આ જાત જેની બેઠક વગવાન હોય કરી એવા માણસો ને ભાઈ બધા પાછું કેસે બોલો પછી એ ઉત્તર ને શ્રીજી મહારાજે માન્યો પછી પોતે બોલા છે પૂરેપૂરા દેખાય કોક ભગવાન ને ગયા હશે હું પેલાથી જાણ વાત પતિ એમ લાગે કે તારું બધું ભાઈ આપી જાવ અને તો કોક ને એમ તું સ્વામી ન પ્રાપ્ત કરવી દેવી દેવી હલાઈ કેમ વિઘ્ન આવે બરા પાડી ને ભજન કરે આજે દિવસો દિવસ બેસી રે ધ્યાન ધારણા કરે મને ભાર પડતો હોય આપડે કઈ બોલીએ ને કેટલું એની ઉપર જમા લઈ પડશે આકરો પ્રશ્ન યાદ હતા ઓળખવામાં બધી જાતનું કચ્છ ના ને ઓળખો ને ઓળખવાનું ખરું ઓળખવાનું આવે ના ંદ સ્વામી એ કહ્યુંષમ પણ આવે ત્યારે એનું કપટ કરાય જાય કરાય છે મહારાજે કહ્યું છે માણસ માણસ પેલો રહેતો હોય અને ઈશ્વરે એને કઈ આઈ હોય એટલે એને થયું જ જાય થયું જાય કેટલાય વર્ષ થયા મને હજુ કોઈ ખેંચ્યો નથી એવું કેવું ને બે ના લક્ષણ માં ફેર આ મુખ્ય માર્ગે જ આવું છે ભગવાન ને ઓળખવા છે એ સ્વભાવ છોડવાનું કે દયા કરી દીધી છે અને બધું બરાબર થઈ ગયું છે એટલે અમને એનો હવાજ આવતો હશે આગળ ગાય પણ એમાં તારું શું જેને કરીને સર્વ ગુણ માત્ર જાય ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલા છે શ્રીપાદ શું કહેવાય સાધુ બનાવ્યા સં્યાસીઓ બના આશ્રીપાત બનાયા શ્રીપાદ દેવાનંદિપાત થઈ ગયા ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલા છે ભગવાન ના ભક્ત નો જે દ્રોહ કરે તેના જે સર્વ ગુમણ દોષરૂપ થઈ જાય દેખાય નહીં પણ દ્રોહ કરે ખબર પેલો એનો ભગતિક ભાવમાં દોષ ખોઈ ને કરે છે ને પછી એનો દોષ જ દેખાતો હોય એની આંખમાં એના બીજા ગુણ એ દેખે જ નઈ જોઈ લો જોઈ લે ને આપડે અંદર અંદર જોવો જો વચન બોલે એવું ધ્યાન રાખજો એમ જે એ ઉત્તર પણ ખરો પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે સર્વે ગુણે સંપન્ન હોય અને જો ભગવાન ને આલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ના સમજે એ મોટો દોષ છે એને કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે કલ્યાણ ના માર્ગ માં દોષરૂપ થાય કારણ અહી તો નથી અને જબર સમજતો નથી આમ શું કહેવાય ને આમ શું ભગવાન મૂર્તિમાન નહિ એવો અર્થ નો થયો લિંગ એટલે યાદ તો થતી વ્યુ કર ઓળખવાનું નિશાન જોઈએ કે ન જોઈએ એક નિયમ જ છે સામાન્ય શબ્દ માત્ર નો વિષય હવે એવા ભગવાન ને કે ના છે જ નહી કઈ નિરાકરણ તમે શબ્દો સાંભળ્યો નથી સત્યમ જ્ઞાનમ અનંત્રહ્મ બ્રહ્મ કેવું સત્ય કરું ને હવે એના અર્થો કેમ કરે છે એ તમારા ધ્યાનમાં નહીં હોય એને નિરાકર માન છે સત્યમ એટલે સત્ય ન બોલાય સત્યમ એટલે અસત્ય વ્યાવરતમ અસત્ય નથી બોલે તો વ્યાકરણ ના નિયમ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે ગુણ વાળો હોય તો સત્ય કેવાય ને તો ગુણ થયું તો ગુણ ના ગુણી એટલે બે થઈ ગયા જેમાં સત્ય હોય એને સત્ય કેવાય ને તો ગુણ અને ગુણી બે થઇ ગયા એક નોરિયો જે અસત્ય નથી જ્ઞાનમ એટલે જ્ઞાન એટલે શું અજ્ઞાના વ્યાવરતમ અજ્ઞાન નથી જ્ઞાન શું બોલાય નહી ગઈ છે એટલે નકારાત્મક ભાવો લઈને આ નિરાકાર માનનારા ઈ શુતિઓનો અર્થ કરે છે સત્ય એટલે અસત્ય નથી અન નથી અનંતો પૂછરાચાર્યજી એ લીધું વેદો વિશેષ બે ધ્યા થઈ ગયા ભલે એની ચર્ચાઓ અને શું ખ પુષ્પ ધ્રત શેખર અય્યાસુ એ વંદ્યા સુતો ખુષ્પ્રત શેખર મૃત આ કોણ ચાલ્યો આવે વંદ્યાસુ વાંદ નો છોકરો ચાલ્યો આવે છે બરાબર છે ખરેખર હરતોરા કેવા ગયા આકાશ ની ફૂલવાડી ના હરતોરા પહેરી જમીન ની નહી હો આકાશ ખપુસ આકાશ ની ફૂલવાડી ના હારતોરા પેરી નાયુ આવે નાય દદડતો આયલો આવે એ બરાબર ને જાવાના જળમાં નાઈ ને દદ્દડતો આયેલો આવે અરે પણ આ દેખાતો નથી મને કેમ ખપુસ નહી શકાય એને તમે બોલવા જાઓ એટલે આ રીતે બોલવા જાય બ્રહ્મ ના બોલાય કોઈ ને બોલાય બધું ચગુ છૂટો ને એમ કયા વિના જો એને કઈક અસ્તિત્વમાં મૂકે તો ગુણ અનુભવાઈ જાય પછી એકનું રહેતું નથી વિશેષ વિશેષ બે ભેડા થઈ જાય ગ્રંથ ના ભગવાન ને આવા કેવાતા છે પણ બહુ ઊંચી ભાષામાં છે એટલે આજે કોઈ એનું નથી અને એવી તૈયારી એ હોય બીજું જ્ઞાન ચારે બાજુ કરે એમાં હો તમારી ઉપર અરે અરા કઈ મારો દાખડો સુ હરિપ્રસાદ ની બેઠિયા વર્ણશંકર વર્ણશંકર ઈ તો છે પણ આ તો આગા થઈ ગયા જાય બોલો હલો આવે આમાં નામાં રાત્રે થી મરી ને ક્યાં રાખું કોઈ વિચાર જ કરતો નથી કોઈ નથી કરતું કોઈ નથી કરતું છોકરા બે ભણ્યા હોય તેમાં કૂદકા મારે છોકરા ઘણી વખત દેખું છોકરાને પરણ આવીને લાવે ને નાના છોકરા ને અમારી આગળ વખાણ કરવા આવે તો મને તો એવો ઊંડો લાગે એવું અને વળી શ્રીજી મહારાજ એ પ્રશ્ન પૂછ્યો છે સંત નો અભાવ શાને કરીને આવે છે તે કહો પછી એનો ઉતાર પરમાસે કરવા માંડો પણ થયો નહી શ્રીજી મહારાજ એનો શ્રીજી મહારાજે તો બોલો ઈ માની છે એમ નક્કી છે એમ માની લેવું જોઈએ છે બોલો પછી પછી શ્રીજી મહારાજ બોલા છે જેને માન હોય જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વે ને પૈડા તેમાં એક ગુણ હોય તેને બહુ માને અને જે પોતાને વખાણતો ના હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વે ને પડ્યા મૂકીને દવા કરે એ શરૂઆત કરી દીયે કરી મનમાં ઘાટ ગયા છે સંકલ્પ થાય ને પછી ઓન બોલે એ શરૂ થઈ પછી દેહ કરીને પણ કરે કરી માટે એ માન રૂપ મોટો દોષ છે અને તે માન સમજુ હોય ને ભોળામાં ન હોય એમ ના જાણવું એ શું કયું ભોળામાં જાણવું નહી એટલે શું હોય માં હોય શું કરતા હોય એ આમાં ભોળો કેવાતો હોય ને એ વધારે માની હોય મધ માં બધું બધા તમે છો આમાં ભોળા છે હું દેખું ગણાય પણ માન પાછું ચાલ્યું હોય એ અમને દેખાતું હોય એ ચાલુ જ હોય તો સીજ મારું ખોટું માન સમજો માં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહિ ભોળામાં તો સમજો કરતા જાજો હોય શું જોઈ પછી મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે શ્રીજી મહારાજ બોલા છે ભગવાન નું અતિશય સમજે સમજતો હોય તેને માન ના આવે એમાં ગરીક માં કામ કરનારા ધર્મ લાજી ના સિનકો એનાથી લે આવું ને પછી ભાર જ નહીં બનાવી બપોરે ભૂખ લાગશે ને પછી હાજર શરીર હાલશે નઈ એટલે તમે માન મૂકીને જાઓ બોલો ને ઊંધુ ભાઈ ખાઈ જો વાત પણ ખાઈ લો ખરા એવી રીતે જેનો અવગુણ આવ્યા હતા ને નીતિ શાસ્ત્ર માં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા પણ જો ભગવાન નું મહાત્મા સમજતા હતા ભગવાન ની આરે ગોપીઓ સિંહ ક્રી કરતી સિંહ જાતનું એવું આ વિદ્વાન સમજવું જોઈ ભાવ આવબળું દેખાણ નબળું જોઈએ ના ના એમ ભગવાનનો મહિમા નથી અને ભક્તિમાં આવી જ નથી ભેંસને માથે હોય આપડે માથે હોય આપણને ભાગ લાગે એટલું જ્ઞાન ના શીખે એ ટાણે એ ટાણે પણ એના સિંગડા બો દેવો પડે એટલે ત્યાં આવી બોલો રાજા ભણેલી નગવાન પ્રી રાખતી તો એનો અભાવ નો આવ્યો છે ને એનો આવ્યો ભગવાન નો એનો આવ્યો જો માણસો છે અને આ હોય ભગવાન ના ભક્ત એની ભૂલ થઈ અથવા ગમે થયું અને આપણે શું કરીએ છીએ એને જે પાપ લે એ આપડે લઈ લઈએ અને મારા માથે લઈ લઈએ બોજ ઉપાડવાનો નહીં બોલો ભગવાન નું મહાત્મા સમજતા હતા તો ગોપીઓ ને વિશે ભગવાન નો સ્નેહ જોઈ ને તેની આગળ પોતાનું માન ના રોપીઓના ચરણ ની રજતી હોય તે હું કોઈક થયો એનો તો અભાવ ન આવ્યો એના ચરણ ની અડતી હોય એવા જાડવા એમાં મારો જન્મ આવ્યો આપડા મહી માં અમજી ભાઈ એકાકેયા મેક્તિ નિસરે તેને અર્થે પોતાના શરીર ના ચર્મ ના જોડા કરાવી આપે તો જે ભગવાન ના ભક્ત હોય ને ભગવાન નું નિરંતર નામ સ્મરણ ભજન કિન વંદન કરતા હોય ભગવાન નું મહાત્મા સમજતો હોય તો તેને આગળ શું માન રહે આમાં ભણવા જતા આપણા ઘરમાં સ્કૂલ નોફાની છોકરો હતો પણ આવ્યા એટલે નામ નહી લો જેને પદવે એ આપડો પાછો આદ્યાર્થી કોઈલા બાદ દેખી ગયો પણ શરીર મજબૂત છોકરા વાણી ભાત વાણી જોવા કોઈ છોકરા ને અડવા નું અમારો ગુરુક નો વિદ્યાર્થી એટલે એને અભિમાન નથી આવી જી કોઈ છોકરા નો અડવા નું તો નહી કઈ લેવા દેવા હો એટલું ખરું આવું જ આપડે શીખવાનું છે ભગવાન નો ભક્ત થયો એનું સ્થાન આમાં બે જવું જોઈએ એને કોઈ કંડે ત્યારે આનું પેલું સ્થાન માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે પણ મહાત્મા સમજાવી નથી ગોવિંદ તમારા પક્ષ માં છે